લીબડી મારી બધે શું કયું ભગવાન ની આજ્ઞા તો શાસ્ત્ર લખેલી જ છે ને ભગવાન ની આજ્ઞા શાસ્ત્ર માં લખેલી છે અને એ લોકો એ પ્રમાણે તો ચાલે છે ચોપડો ને પી જશે એવું શાસ્ત્ર કરશે એ કર આશા કોણ ધન્ય બતા આ દવી કિસીકો સમજ મે આયા એસા હે વો તો બોલતી હે કદી ની ચલતે તો આટ કિસી દેશ કોઈનો દોષ હતી એમના કર્મો પડી રહ્યા કાય પૂછી પણ દેવ મને કસાઈ સાથે સફર કરે આંગામે એમ કે આવા દોણ પર હાથી રખ ગયા ના હાથી દોષ કરવાના મને થી કહી કે આ રીતના રોદ કરાવે ને યાદ ગરબિત વેર ને પંખારે 10 વર્ષ સુધી જીવવાનો સાધીજી ને સંગ પુરુષ વાડે એવો હોય શકે આવી કરતા શું સમય વંદન કરે કરાય વીરતી થઈને કચાય નું ટકી જવરતી કસાઈ ના કરતા હોય અને હિંસા બધી કરવાની બધ હિંસા વાળો કસાય હિંસાત છે કસાય એ મોટા મોટા હિંસા છે કસાય જે આ દુનિયામાં કોઈ હિંસા દુનિયા માં મોટા મોટી હિંસા હોય તો કસાય કસાઈ છૂટે એટલે હિંસા આપવા છૂટી જ ગઈ ને પાણીમાં જીવ છે વનસ્પતિ સૂક્ષ્મ જે હિંસા છે સૂક્ષ્મ હિંસા પૃથ્વી કઈ જીવો ની પાણી જીવો છે વાયુ કઈ જીવો છે છ કઈ જીવો ફરો છો તમારે કેટલા જીવન દોષ થતો હશે કે મહારાજ અમારો અમારા દોષાશીક નહિ શાસ્ત્ર માં જોઈશું ખબર પડશે શાસ્ત્ર અમને છોડ્યા છે તમારા માટે જગ્યા રાખીશ એક જ્ઞાની પુરુષ ને ચાહે છે કેમ ગળ પગ ફર છું ભૂટ બુટ લાગતા નથી બાકી બૂટ હોય તો વધારે વેલું કરી જાય ગયા ગળ પગ હોય તો આ મારે ગયા છે બધી જાય ને જીવડાન તમા એવું તો બધા સમજે છે બે મારો નથી એની વાત સાચી છે કચાય થાય જાણું પોતાનો મારી ખોડી ખોડી ચટણી બનાવ પૂર્વ કરશે ને ને નથી પણ આપણું હાથે જાય એમાં એ બિચારા કસાઈ છે જ્યાં કચાઈનું પોષણ થાય છે ત્યાં વિકરાજ ઘર્મ ના હોય સંગીતું છે ફરી માં તેનું ઠીકવાની શું કા બોલ બોલ પાછા કે દેવ નઈ અમારે તો દેવી ગતિ પેલા જતા મળો જુઓ બે નું મળું કસાઈ હોય કસાઈ વ્રત ક્યારે વ્રત તો કોઈ સાદુ કરતો નથી કર્યો તો સાધુ ક્યાંથી આવડે સાધુ સાધુ હોય સાધુ પણ હોય વ્રત સમજતો વ્રત એટલે શું બેન સમજે ત્યાં વ્રત કે રાત્રિભોજન નહી કરવાનું ચોરી નહીં કરવાની સત્ય બોલવું ચોરી નહીં કરવી નું પાલન કરવું કરે સાધુ સાધુ નથી બધા એક સાધુ પાડું જે યાદ ના આવે અને વ્રતા કરે વ્રત કરે ગરમ પાણી કાયમ જ્ઞાન થયા પછી હોય નહી જ્ઞાન થયા પછી જ્ઞાની એટલે શું ઉદયા તમ કરવું પડે મહાત્મા પેલા તો તમે પુસ્તક માં એમ લખ્યું હતું ને રાત્રિ ભોજન કરવું જોઈએ રાત્રિભોજન કરી લીધું છે રાત્રિભોજન કર પણ ના થાય તો અમને નથી મોક્ષ જવું છે ને અમને કેવો વ્યવહાર દેખાતા સારું ખોટું દેખાતા મહાપાપી એવા કોઈ પાપી આ દુનિયા માં નથી લડ્ડુ બી ખાના ઓર મોક્ષું પેલા બધા ટોળા વાળા આજે ક્યાં કરે કે આવું કેમ બની શકે એ તો ગ્વાડાને હસિલ લે એમ કે આ આ બધા ગ્વાડા જાય છે કે ગ્વાડાને હસિલ લે આ લોકો ને કે ગાડા જાય છે ના તર કસાઈ હતા બેન કશી વાતો કોઈ કસાઈ વાળી વાત ના હબવે આપણે કસાઈ નહીં હું મારે ભાઈ કસાઈ નહીં આ તો બદર મારે આ તો આ પ્રતાપ ચારો ને જે તો જાવ છે ચારો બસાદ જાવ છે હા પ્રતાપ ચારો જાવ છે તો એટલે કે તસ તાપ પ્રસાદ આવતા એ જે ખાતા પીતા એનું જોવાનું નથી હું કઉ છું ને મારી માર એ મારે જોવાનું છે કસાય ની જ વાતો કસાય પીને સવારે બેસા � kern solamente madre નн 이�os dлек sympath �jack试 jй? મરિ઺રા seam નાઇ curs CDU Ba x6 아이�zil ingni have ને nadaャовой ને Federalty내 transportpancery.. નત 돈 Strange Bloき QНULTI MGQ. નશરઘ meinenqестьmedewoa mg tep crowd, — wbarrllowed on oh, yeah. yeah. to, cuantado vajalley FUCK.. નર Ninja difum unterstützen...욱 ڈupend ви profesional ex sa zi. Bagho, l Jeropal electricity prod, ק生骨 ileg ileg uefaいます Сивétaul. Nu uleg al dha Naradgi, ileg ન en poil. Met the bushwora � નથી માનતા ને મૂર્તિ ને તો જળ કહે છે અમે લોકો અમે સ્થાનક વાસી છીએ પણ મૂર્તિ ને માનીએ છીએ એ લોકો નું ગ્રુપ મૂર્તિ માને છે સ્થાનક વાસી છે પણ મૂર્તિ ને માને છે કે બીજા સ્થાનક વાસીઓ અમનો વિરોધ કરે આ મૂર્તિ માં માને તો બીજા સ્થાનક વાસીઓ વિરોધ કરે શ્રાવકો કે સાધુઓ પણ બધા જ મોટા મોટા શ્રાવકો હોય એ પણ વિરોધ કરે અને સાધુઓ પણ કરે બઉ કચાય હોય મૂર્તિ વગર કસાય વધારે હોય મૂર્તિ વાળા કુડા હોય કસાય ઓછો હોય का नहीं है? है। मानता <laughs> माने घर थे ચેતન દેખાય નઈ એમાં બધું જડ છે આ જડ ને આ જડ ફેર શો છે સમજણ હોય ત્યારે મૂર્તિ માં પણ ભગવાન છે એવા ભાવ આવે એવી સમજણ હોય તો મૂર્તિ માં ભગવાન ના ભાવ આવે હતી તે ઉઠાવી રહીશું પાછી કઠોર ચપ કરે પછી બીડી ની પાસે મૂટ પછી દીક્ષા તો લેવાના છે પણ હવે કઈ રીતે દીક્ષા લીધા પછી કઈ રીતે જીવન જીવવું એ કહો આપનું જ્ઞાન દીપાવાનું મહાવીર ની પાઠ દીપાવવાની કઈ રીતે એ કહો રહીશું બધું બધું વગર છ મહિને બાર મહિને દર્શન કરી જાય આશીર્વાદ લે એનું બોલ બધી માતા એ દાદા ના જ્ઞાનીઓનું કશું ના જોયે તો કુણશારી કેવાય બીજાનું જોશે ચાલશે પણ એ તો બંધ જશે ગાઢ બંધન જ્ઞાનીઓ કેવાય નિરંતર પતખાણ કર્યા હતા ચોવીસે કલ કલાક પથાણ કર્યા પછી પચખાણ આપ્યા કે એનું બહુ મહત્વ ગણાય અને આ લોકો એવું બોલી ને પચખંડ લીધા નઈ એટલે બહુ મહત્વ નું નહીં ધર્મ ની સાક્ષી પચખ આત્મા એ ગુરુ પછી એની શક્તિ આત્મા ની ભગવાન જ નથી ભગવાન સાહિત આવું પછી પરકમણો નઈ પરકણા એટલે બિચારા સામરતા નહિ કે આ શું મહારાજ બોલે છે શું મહારાજ ને ખબર નથી આમ શું બોલે બધા અંધારામાં કુવા માં પડે છે એવો પાઠ હોય એકદમ મોટા સંક્ષેપ કરવાનો બધું ત્યારે તો પપ્પાને કેમ કરવા કે તને તારો દે હા એ કો સમાજમાં પતિનું મસી દે તારે પહેલા દેસેઓ એટલે તર્તારે દરેક પ્રતિગણ કે લોકપ્રતિગણ કરો કે આ વાત કેમ કરી એટલે તર્દો દોંથી સાઇડ પ્રતિગણ પ્રવળ સક્તિકરણનો સત્યાખ્યાન ફરી નહી કરો તો આવડે પણ કે ફરી નહી કરે કદાચ આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ અને એને સામે કંઈક કહેવાય ગયું તો કે એ પ્રત્યેક ખમાવ નહીં ત્યાં સુધી ખમાવવાનું તમારું ન કામું અંદર નું કરો એ પેલા લોકો ના કરેપ ની જરૂર નથી દરિયા માં પડવાનો થાય ના પડે જે તમારી પાસે આવ્યું હોય લેવા એની પર તો રાખું ના સુ રાખું મ ગુરુ જઈના કહો ક્યુ હોય ગુરુ ગ્રુપ દેશ વિના જન મુડા આપડા મૂળ ખરા કરે ધ્રુપ દેશ વિના જનમૂડા દર્શન જૈન ભગોવે દર્શન જૈન ભગો મમતા મેં કરી છે આ જનાવે ક્રિયા કરે છે ને પાછું મમતા ધરે છે શું કહે ના કહ્યું એને કેનાર માણસ ના કહ્યું આ જના વર ક્રિયા કરે છે ક્રિયા કરતું પછી આ બધી ક્રિયા તો જ્ઞાન ની દાશી છે કે ક્રિયા કરવાની ના હોય કે જ્ઞાન ક્રિયાભ્યા મોક્ષ એટલે જ્ઞાન અને ક્રિયા એ બંને થી મોક્ષે જવાય છે તો શાક આ ધર્મ કેમ કહી શકાય જૈન ધર્મ શાક આ તો પછી જૈન ધર્મને શાક આ ધર્મ કેમ કહી શકાય શાક આ ચાર છે કે જ્ઞાન ક્રિયા ભેદ મોક્ષ તો હા આ તો ક્રિયા તો એ જ્ઞાન ક્રિયા ભેદ મોક્ષ તો ના ક્રિયા તો ના હતા મતલબ કોઈ મહાન ના સમજો જ્ઞાન ક્રિયા તો કોઈ મહાન ના નહી કરે તો જ્ઞાની પૂછે પર સુજા જાય તો પૂછે એટલે કોઈ જ્ઞાન અને ક્રિયા બંને અલગ હોય હોય અલગ જ્ઞાન ક્રિયા એક લાખ જ્ઞાનથી જ્ઞાન કર્યું એટલું જાણ કે આમાં પાપથી કારણે કંઈ કરાય નહીં જ્ઞાન એટલે આ ખોટું કેવા ના કરવું જોઈએ અને પછી ના કરેલા જ્ઞાન ક્રિયાભા એટલે જ્ઞાન સહિત ની ક્રિયા અને જ્ઞાન ક્રિયા હું કોણ છું થયું એને જ્ઞાન કહ્યું એની સાથે ક્રિયા કેમ જોડી છે એટલે શમિત થયા પછી એટલે પોતાનું ભાન તો એની સાથે ક્રિયા કેમ જોડી છે જ્ઞાન સિવાય જે જે ક્રિયા કરે તેનાથી બંને બંધ આ જ્ઞાન આપ્યું હવે તમારી આજ્ઞા બધું તો જે ક્રિયા કરું તેનાથી મુક્તિ થાય તું જે ક્રિયા સંસારમાં જ્ઞાન ક્રિયા દેવા જ્ઞાન ક્રિયા જ્ઞાન અને ક્રિયા બે જુદા શબ્દો છે હા જુદા શબ્દો એક જ્ઞાન ક્રિયા દે એક જ હોય જ્ઞાન પૂર્વક ક્રિયા જ્ઞાન પૂર્વક ક્રિયા ક્રિયા જ્ઞાન હોય પરંપરા કદાય હોય તો આગળ હોય વાતો કરે ને અમારે તો પ્રતિબંધ ચાલુ થઈ ગયું હોય કોઈ વાત કરાય નહી નાની પૂછ ને કરવું પડે મારે ભૂલાય નઈ આવું દોષ જાય નઈ તો માણસ કસાયો જે ઉદયાધિન છે પેલી બેને કહ્યું આપે કહ્યું કસાયો એ ઉદયાધિન છે બરાબર તમે એમ કહ્યું કે વિષયો ઉદયાદી કશાય ઉદયાધિન નથી તો ચિમનભાઈ નો એમ પ્રશ્ન છે કે મને અત્યારે ક્રોધ થયો દીપક ઉપર તો કે એ માટે ને પછી કે ઊંી સમજ પડી ગયેલી છે બધા આપડા મહાત્માઓ ને બધી ઊંધી સમજ પડી ગયેલી છે મહાત્મા કષાયો ઉદયાદી છે મહાત્મા કસાય ગણાય કસાય તો અજ્ઞાની કસાય ગણાય ગણાય ને કસાય એટલે શું નિરંતર દુખ રહે છે ન અને કસાય ઉદયા જેમ કેમ નજી નીકળી જાય છે કસાય કચ્છ આપણે પીડા કરે એ કસાય નીકળે છે આપડે આપ્યા પછી કચાર હોય ને એવું આપડે ચોખ્ખું કહે છે ઉદય પોતાનો નથી આ સહી નથી કસાય કસાય ના કહેવાય કેવાય વિષય તો વિષય જ કેવાય આપડા છે માટે કસાયો ઉદયાદી નથી કસાયો મહાત્મા હોય નહી એટલે પોતાનું નથી રાખી એવું બને માન કસાય પણ એને સ્વીપ કરે એવું ખરું ને અમારા આત્મા છે આ તો એ લોકોના માટે વાત છે માટે વાત છે આ બધી વાત છે એ લોકોની એમાં આપણી વાત જ નથી પણ એમાં ઉદયાદીન નથી વિષય એટલે શું દવા કરવી દવા ના શીખ્યો એ શીખ્યા જેલમાં બાર ની વાત કરે બાર આપડે તો કસાય કસાયું લાગે છે કસાય હોય કઈ દુઃખ થાય છે કસાય એવું કે ખોરાક જેવું થઈ જાય એટલે શું થાય હાલો પથારી પોલીસ વાળા પકડી જાય એ રીતે વિષય કરવા છૂટ આપી હોય ને પોલીસ વાળા પકડી જાય એના કરતા રાજેશ પછી આગળ વધતું નથી કરાય હોય નઈ આ તો ના સુકે મનના સમાચાર માટે ઠીક છે મહિનામાં એકા થોડું આપડે ને એમની સરખામણી હોય ની એમનો નાખો કે સંભાળો નિકાલ કરવાનો હશે ઉદય આવેલો આમ લાગે કે આવું આવું વિચારો આવે છે એના કરતા નથી એવું માને શું કરે હા જુઓ બધા કેટલાય વચ્ચે ના માણસ એવું હોય છે નિયમ રહેનારા છે માલ રહે વધારે આપડા બે દિવસ ખોરાક ખાતા એક રોટલી થઈ કે કાલે ત્રણ થઈ જશે આવતીકાલે ત્રણ થશે પછી પરમ દિવસે બે થઈ જશે ઘટી જશે એક જશે બીજી ખવાય હું બાપા હા તેમાં પાછો બે ભાગ કરવું એક માં થયું પેલું એ નાખવા બધા ને થોડું માન આપવાનું કાળે પાંચ થઈ ગયા ચાર થઈ ગયા કોને મંતર મારે મંતર મારી તો કેવી સરસ આ સિઝન માં દસ આટલો ખાધો હશે કારણ કે બપોર નો અંદર એ તો કરું જ પણ પછી સુધું હવા થોડો લાગે ઉઠવા ગયા હાથ લાગે જો રોટલી ચાલી ચાલી વર્ષ થી ઉડો કર્યા મને ખવડાવ્યા પછી તમે કહો કે ફરી તો એટલું જ ખવું દરેક ટાઈમે દરેક ટાઈમે તમે પછી કહો કે ફરી આયાત એટલું ઘર ખાઈ કરું સબ તા કેમ કરું તપ મુનોતે સપે ખાવ તપ છે ના એટલે મેરે તો જાવ નિર્ંતર મારા આખો દે કેટલા કામ છે એટલે કેટલા જાવ આપા પડતા છે ઘણા ઘણા હે કેટલા જવા બાપા તપ કેટલા જનો કેટલાય સાથ વગેરા કેટલા બરાબર તે કોણ આખી બોલ કરે છે કે કોણ આખી બોલ કરે છે કેરો દે રાવીની ભાઈ ને એટલે આજ્ઞામાં કો છે ને હે સી ને ભરી ને પછી ઊંઘી છે એ તો પેલી મન ને કરતું હોય તો ભરી દેવાનું અહીં સુધી